बार पंदर जणा। ने। में नहीं था था। बार नहीं नहीं है तो तो तो हो रविवार सा पा बीजी काम लगी जाओ મળે બઉ અને સિન્સિયર સિન્સિયર સત્સંગ માટે એક વસ્તુ સમજાતી નથી આવે ને જી જઈએ છીએ આપણે જોડે આવો ને આ જગ્યા ખાલી થઈ આવે નીચે લેહાશે रवाडो रवाडो नीचे ना भेज दो ये नीचे नीचे करो नीचे है नीचे वैसे मां बेसा सोलो ने रल सुकम कहो छो कितना बरस से दिखती है हमने 85 अभी तो एरन बेजा बेज गम्मत करो नीचे ऊपर मैं फरका हम्म नदी के लाने तो हां जी हां तेरे बाबू भाई पण तुम्हें ना दिखे ना बाबू भाई शाह ना ना तो मैं नहीं? हो मैंने नहीं कही नहीं नहीं है घर है है है ख़बर मई कही दीको મને કર્યો પણ કામ કરે છે સુરેશ ખરું છે આ બધું આપડા શું કરે છોકરો Alright. સેવર ટીનવર ઓડcianoണ്ട്. બજા ગો છે. તમારું અહીં કોઈ છે? અહીં ઇસ્ટર્નનો કોઈ નહીં. તમારું સાહેબ ઓન્ટીન છે. ના બીજું કે બીજા સિટી છે. સર આ ડાયરેક્ટ બોલ. એ નહીં બોલ. એ કઈ બાજુ ગો અંદર પાછળ. આખી 200 માં છે. એને સાના છે. કિનારે પર બોર્ડર ઉપર 500 બજે. 500 એલ 500 ઓઈલે આસાઈ લઈ દઉં. એલ 500. મશીન વાળા છે જેમને આપડે કીધું ને કે બલતા મશીન વાપ મશીન વાડા ને તો પ્રોબ્લેમ થવાનો જ ને પણ બીજું તો સોલવે આરે એ લોકો ડ્રાઇવ કરતા કે તો સાંભળી સુરેશભાઈ ને લોકો 100% મને જવાબ આયા ને અને દેખાય તો ક્લિયર વેરી ક્લિયર કોઈ પણ સર તો આવે અહીંયા જ મને ખબર પડે તો આ ટ્રાન્સમિટ એટલે કઈ કે આજે કિંચા ચાજાને આપી દીધો છે એટલે જ દીધો ને પૈસા માપી તમે હમજીત કેમ લાગે છે આપડે હવે કોઈ ના બાપની તારી જે સમજે સમજે થાય એ તો રાજઘાટ છે સ્વતંત્ર છે કાલે કાલે ઘરે જઈ વાતો કરીને પણ ભરત છે ખોજી દરિયા શું બોલો છે ખોજી દરિયા કેતા કોલેજમાં તમે આપણે બરાબર ઓછી ઓળખ્યા ઓળખ્યા ઓળખ્યા બહુ તરત જ આમને જો ગયો મને કે આપણે સરસ એવા સંતોષી છે આ દિલીપભાઈ સુખ છે ધર્મ કુટુંબ બધું છે પણ આ શું લાગ્યું બધું ભાઈ અમારે તો બોલાતું નાનપણ એ જે રેવણો સાથે બન થેલું તમે એટલે આજે ગરમી લાગે ગઈ કેવું કે મેસેજ નહીં આ बाजू ગરમ છે ચા ચા પીધી એટલે ના ના એક હરું નાખવા આવી આ बाजू ગરમ છે ત્યાં ફર્સ્ટ ક્લાસ ઠંડક દેદાતી પેલી ચાઈ તો એ તો કેવું બેસાઈ ગયો મંજી નહિ આ સબ ગુસ્સો ના એ તો બરાબર ચા ચા ઠંડા ચાલે આપણે બધાય ચાલે બસ પછી એવા સંતોષી છે ભૂલ આપનું નામ ભૂલી ગયો રમેશભાઈ રમેશભાઈ હા એવા ફસ્તસ તમારી જોઈ ગણો ટાઈમ થઈ ગયો પાંચ વર્ષ થઈ ગયા નવ માં ઘેર આવે 2009. પાણીનો પ્યાલો લાવે ત્યાંથી પડી શકે મમ્મી આવી પણ ઓ જીવань નહીં મે આર હવે જાણી હે કદુ ક્યુ હે નો ટાઈમ નથી બેસાતો થોડી વાર દે સાપો ટાઈમ નથી બેસા થેન્ક યુ બુધી રંગીયો નહીં રહી ગયો સુવા કે સુતી આપડા રમેશભાઈ ના સા એ કુટુંબ ડાયલ ગયા સુરેશભાઈ એ લોકો ટ્રાવેલિંગ કરતા જોયું કે સીધા રસ્તે જવું છે એના માટે બધું સારું છે માકા ચૂકા ફંટાઉ નથી ને એને માટે આ બધી ટેકનોલોજી બોહારી છે ટેકનોલોજી કોઈને માકા ચૂકા નથી ફંટાવતી સાહેબ મને એવું સમજાય આપડે અંદર માકા ચૂકા ફંટે गेला છે એટલે આપણી ટેકનોલોજીને માકી ચૂકી ફંટાઈ દી છે મને શું લાગત દીલી આ બરાબર છે ના એવું નહીં એ ખોટું નઈ બોલ કેવા કરેક્ટ પરસેન કરક્ટ છે બે વે યુ સે પ્રકાશ શું તમને લાગે છે તમ હબる હબる કા ચૂકા પટ્ટાઉન હે કા ચૂકા પટ્ટાઉન નથી કોને જેને હો તો પટ્ટાઉન નથી એના એના માટે શું એના માટે ટેકનોલોજી શું હોય કે નહીં કે સીધું હોય સુ આવું એ ટેકનોલોજી ટેકનોલોજી તો ખેર ગરી વા આજે બધા હસતા હસતા કેવા દિલીપાઈ રશ્મિકાંત બ્રહ્મભ આવ્યા દાદાજી ને યોગ એ લઈ આવ્યા હતા પેલા ઇન્દ્રવદન બ્રહ્મ હતા ને મેડિકલ કોલેજ માં તો મેડિકલ પ્રકાશ ને આવે છે ને દેખાયા દેખાતા બધા મામા શું છે તો આપડે આપડી વાત કરીએ વાતું લઈએ આપણે એ તો બઉ અઘરું પૂછું છું અઘરું પૂછું છું પતંગ ચઢાઈ લાસ્ટ વો લાસ્ટ યર ગયા વર્ષે કરી બધાયા નહી તો અમેરિકામાં અહીં ઇસ્ટરમાં દે બરાબત ચેડાવાની તો ગુજરાત ઇન્ડિયામાં રહેતો તો દસેક વર્ષ તો એ મત ગઈલી કાકટા કેચતા ઓ દેવ ચળતા ના મહેનતી જડે હે કાય પૂસ કાય પૂસ બોલતા તો ચોરી લૂંટતા विजय <laughs> विजय पतंग पतंग ए, नो पतंग है पहला लो जोड़े દોરી સાથે દોરી તો કેવી રીતે બંધાય તો મને ખ્યાલ છે બધાય પેલી કઈ લેતા ટુક્કલ લેતા હતા પેલી ઘણી જાત ની વાત એ વાત એની વાત નહીં કરે તો આ બાકી છે નહી તમે પેલું જંડ બે પગ કરું કર આ પતંગ પેલી પતંગ પતંગ પતંગ ઉડાવેલી કપાય ની પતંગ થઈ જાય તાર બિચરા મોડું ઢીલું થઈ જાય બહુ ફર્સ્ટ ક્લાસ ને હારી પતંગ ચઢાઈએ તો એમ પછી વાળતા સમય હતો તમે ચડાય ન આપડી હવે આ પતંગ ને કન્યાકંદ એટલે આપણે કરોડ બંધ કરોડ ને જેવું ગમેતું જ નતું કશું કીધું થોડું ખુશ થઈ જતા એ જમાનો હતો જમાનો તમે હવે સીતેર પચાસ થઈ ગયા પંદર દિવસ હું બેડા બનાવી દઉં છું અમરા યૂસ્ટર માં بس પણ ન બસ બબાસ ને કદી ઓર ના કશીલ ના આ તો બિલે મિનિસ્ટર કે ટ્રેઇન પ્રેસ લઈ ના કેટલા વખત આખા વર્ષથી કહી રાખેલું જ્યાં હોય ત્યાં તો છોડી કુતંખો નું કરી વસો ને બીજો કોંકો ને પેલો પેલો ચાલે તો બંધ બડે છે તો બરો બંધ છે સુરો બંધ બડે છે અને આ બધી ફિક્સલ ને કોઈ આજે તો આપણે બધા આટલા છે એમ ચાલશે એવો ફરક ચાલે ભારતી બેન કરજો આવે છે બસ ચાલે એટલે આપડી આ મરવચન કાય પતંગ છે આ પતંગ ઉડે ને ઉડે નહી કમર હોય ને એ નીચે જ એને હાથમાં પકડે બે બાજુ કરેલા એ વાત છે સાહેબ એ તો પતંગ ના જાણ કરે આવે તમે તમારી પતંગ ઉડ્યા તમે કયા ઓલા પતંગ થઈ ગયા અમારી બરોબર બંધ નથી કન્યા થી દોરી નથી પછી કપઈ જાય એવી હતી કપાઈ જાય તો ગુસાય પણ આ પતંગ કપાત ગમે એમના પતંગ એવું નહી ना ते ए पतन, ए दूरी कई दूरी से कई से आपड़ी? भारती दो दो पुरुष ने नारी ने नारी दोरी चगरी ची बहुत चगी जा માથું કાપવા માટે અને બીજી છે તે હરપુરા કોપર ટે પાલે પોસિબલ એ અમે કpngીન પોસિબલ એનો ઉપયોગ કર્યો નામ જલ સંજય હા હા કન્યાગર આ બધી દ્રષ્ટિ મારી દોરી રાખે ચાલે એટલે એમને જે વોનરેબલ જે પોઈન્ટ સુકૈ બીજે જે વોનરેબલ જે રહેતું સમજુ કન્યાઓ आगे पास हल्की लाई जो बड़ा खबर से, से पतंग ना क्या બધી રીતે उपयोग शुद्धांत मृष्टि दर्शन दृष्टि प्रकाश ज्ञान प्रकाश अरे दर्शन प्रकाश બે ભેગા થઈ અને પતંગને સેલકી રાખે છે ઉપયોગ ઉપયોગ એનું લક્ષણ છે સમજે ને શુદ્ધાત્મા એ પ્રજ્ઞાથી એનું લક્ષણ છે એટલે પતંગને બરોબર રાખે છે હવે પતંગ તો શોખમાં લઈને આવી જ બહુ શોખ હતો એ શોખ અત્યારે આવે જીવનમાં જાત જાત બનાવે છે એ કોઈ આમ ચાલે હલથી ચાલે એ ચાલે એ બહુ સ્થિર ગમે બીજા દાણા શું કરે ઉડાડે દિવાળી દિવાળી એક બે ત્રણ હજાર લગાવતા અમેરિકા બહુ જાતિ પતંગો આવે છે તમારે આજે જેટલો સત્સંગ હોય પતંગ ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ કેવાય છે શું શુદ્ધ શુદ્ધ ઉપયોગ પરમાત્મા દેખાય છે સોનાનું લક્ષણ સોના ગુણું હોય કે નહી એના કેટલા ગુણો હોય છે નહી તો આટલું થાય એના વળખી મને ખરું કશું થાય આવો સોનું સોના ગુણો કેટલા છે કેટલું કમું આવે છે એવું શુદ્ધાત્માના લક્ષણો હોય એમાં પ્રમુખ હવે લક્ષણો અનંત રીતે શુદ્ધાર્થનો ઉપયોગ મારી શકે છે એટલે શરીરો જાત જાતના ભાતભાત નાખી દુનિયા અમેરિકા બધા દેશો જે દેશો દરેકમાં આ લક્ષણ દુઃખ એક જ છે સમજાય છે એટલે એ મોણ એ મોડત રેખે તો સમજી જાય માણસ છે આ તો એટલું કરે કે ત્મા છું જ્ઞાન દર્શન એ મારા લખણો છે અને જે સંયોગી સ્વભાવ વાળા છે स्वभाव जुड़े जाया वक्त विियो ना समय बम बध लग એટલે આવા બારના લખણો વાળા સંયોગોથી હું અનાધિકાથી જીવતો હતો અને એનાથી બહાર વગેરેની દુઃખની પરંપરાને પાર એ બધા બારના લખણો વાળા મુક્ત છો યુવા પુરુષ પુરુષ પુરુષ મહાપુરુષો એવી આપણી શરીરની કાયા એવી સરસ નોર્મલ થઈ ગઈ છે જે કાયાથી સ્વય સંચાલિત પણ આપડી આપણે ગોથ ખાતી જોઈએ એ એ સંજોગો હવે બોહરાવાય ક્યાં આગળ બોલો ત્યાં જ્યાં એ સ્વીકારનાર હોય તો સ્વીકારનાર પરંતુ જીવતી મૂર્તિ જેવો છે એટલે એ પણ બધા જીવતાને કામ આવે માઈ ભગવાન ની સમજી જતા બાહ્ય ભાવા સંયોગ સંબંધમ આ બીજી ભાષાનું કહ્યું એનું લાબુ લાબુ કહ્યું ખરી ને ચલો તલો કેવાયું છે બધું નામ છે પતંગ સીધી રે ને આની પતંગ જરા કસરત થાય તો સીધી કરવું જ રે કરવાનું જો ભારતીય જીવન કેવાય છે આર્ય પુરુષ નું આર્ય નારી સાથે નું જીવન જોડે પાછા આવે જાય છતાં દરેક એકબીજાનું ગુરુ છે કલ્યાણ છે એવું છે એકબીજાનું કલ્યાણ છે એવું નહીં નથી ઈચ્છતા પણ એ બચ્ચાઓ બોલે એના જેવી વાતો છે ઉમતા બોલે ને એના જેવી વાતો બુદ્ધિ સારી ઉમતા બોલે અને આ તો જાગી ગઈ ભારતના સંસ્કાર છે કે જેવું વાયુ જેવું લણીએ અને અત્યારે આ જીવતા જે વાઈશું એનું આગળ ગણવાનું આવશે એટલે વાવેતર હડકું રાખીએ આપણે એવું નઈ જોવા સરસ લાગે છે ઈસ્ટમાં લોકલ પેપર તો જોયેલું ઇંગ્લિશ નું ત્યાંથી બસ જાય તો જીંજા જાય તે પછી બસમાં ગામડાં બધું ચાલે છોકરા બધા ત્યાંના બે બસમાં બેસીને જવાનું અને એમાંથી એક અવિસ પચીસ વર્ષ બાવીસ છોકરો હશે અગાઉ બે વર્ષ આ પણ જો કોઈ હતું નહીં ત્યાં તો બધા નાના છોકરા ગમે એમ કરે બધા ત્યાં બધું એ બેસી પછી કંપાળે બસ ઉપરી ગઈ ગઈ બચમાં ગઈ વચમાં ગઈ એકદમ એને શું થયું કે હોટેલ એ ખાધું એને એનાથી રહેવાયું જ નહીં એ તો આ હોટલ બગડી જશે કે છે એટલે બસ બગડી જાય નહીં ઉભે આમ કેમ ઉભો ઉભા રાખવું રાખે થોડી વાર ઉભો આવું છું આવું છું ત્યાં ગયો બસની પાછળ નથી કે પેલું આ પાનુ આમ લઈ અને પોતાનું શું કે ગયો પાનુ એવું આવ્યું પછી પછી વાંચ્યું એટલું થયું શું થયું છે પછી એને કહું પડે સમજાય ને તો ઉંમર લાવવાની કે બુ બુ લેવાય ની હતી પછી તો સીરિયસ પ્રોબ્લેમ આ બસાય પડતું રહે થઈ ગયું સીરિયસ પ્રોબ્લેમ તો નાનું ઉંમર એટલે अर्जेंट એક જે ઉભી રાખી જ્યાં કે હોસ્પિટલ ટુ જવું પડે હોસ્પિટલાઈઝ કરવું પડે એને કુચ કેવાય કુવેચ કુચ કુચ કુચ કુચ કુચ એને કુચ કેવાય કુચ કુચ કુચ ઘસી <laughs> નાખ્યું <laughs> પછી બસ આગળ નીકળી ગઈ બસ તો રોકાઈ ને ઉતારી દીધો એને अमे वाचूर आप गई का दिवस बस गई होत किस्सो बने रो ये बदाय हाँचरू बदाय बस जै रस्ता में हो अजाण कशु लेव नहीं कहात्मा पुरुषों मोटा पुरुषों शीखवा दे અમૃત જેવું મીઠું લાગે કોઈ જાય મોટા પુરુષો કહે છે ખરું નહીં બ્રહ્મજી આ લાગે આટલી છોકરા જેવું મજા સંકડી જાય છે કારની ઉરસ ક્લાન્ટ કેસે હે બહુ કાટરો સુપ્રાન્સ એટલે કાર્ની કાર્ની ઉરસ માણસો હોય છે પણ ઉદ્ધ જંગલો આસી હોય છે ઓસ્ટ્રેલિયાના અંદરણ જંગલો હેતા આફ્રિકામાં ક્યાંય દેખ્યું પણ આજી કોઈ પુરી હોય કશું કહેવાય નહી હમ સમજ પડે જોડે Amazon માં Amazon જંગલ માં एना वीडियो से से छे गया गया बहुत बहुत पतन पतन आती ती दादाजी अरे बीजा फेटली પોતાનું જીવન અશુદ્ધિ કરી જીવે છે અશુદ્ધિ એટલે શું કે જીવનમાં હારું ખોટું એ બે ભેગા વિસ્તરણ સ્વરૂપે જીવે છે હારું એ શું કહેવાય ખોટું એ અશુભ કહેવાય એટલે અશુદ્ધ એના બે ભાગ શુભ અને અશુભ શું પરંતુ બે ક્લાસમાં આખી વિશ્વની ને બધી સૃષ્ટિ માણસો ની સમય નહીં લઈએ તો અહીંથી લાઈન બે કરે શુદ્ધ ઉપયોગી અશુદ્ધ ઉપયોગી શુદ્ધ ઉપયોગી હોતા જ નથી બધું શુદ્ધ ઉપયોગી અશુદ્ધિ શુદ્ધ ને પછી બે ભાગ ભગવાન કે ભગવાન તો સમજે બેસ્ટ ક્લાસમાં મૂક્યા બધા સમજવા માટે એક સિદ્ધ ક્લાસ કહો સિદ્ધ થઈ ગયેલો ક્લાસ ઘર ને ત્યાગી ત્યાગ નો ધર્મ સ્વીકારનારા સંસારીઓ પણ સંસારીઓ એટલે ભગવાને એમને મહાવત ધાર અને પેલા ને પણ કહેવાય બે સંસારે ભગવાનની ભાષા નજરમાં પણ આપણે વ્યવહારમાં ના બોલાય ગણપુર ગોઠવાળો મારવા આવે બધા ગણપુર મારે થોડી એટલે ઋષિઓ મુનિઓ ગુરુઓ આશ્રમમાં રહેતા હતા અને એમને બુધી પત્નીઓ પણ હતી અને ગુરુ બાળક પણ હોય અને ગુરુ છે બધે હોય બધાદા ના વખતમાં આદિ પુરુષ કહેવાય તે વખત આ બધું કશું ના હોય અને પછી પણ પછી પણ यह खुद सत्य तो ना घसात एट ओ दु का सुख घसातू जाए के खरु परंतु सुख घसात जाए तो पर रहा तो तो मजा आती। बाकी आती। एक घसाय एक आगे तो पूरेपूरा सूख दीव लोग जवाब एक थी બક્ષીસ બધી ફૂલ સ્વરૂપે હોય શું કહ્યું તને ફાઇલ આવી બધી ફાઇલ એવું નઈ ફાઇલ અને આપણે આપણે કેવી એટલે જ્ઞાન દર્શન એક મારા લખણ છે જોવા જાણવાના બીજા બધા લખણ મો શોક વાળું છે પતંગા ને થયું નથી એ પતંગા ને જે પેલી કન્યા છે जुए जुए से जो जो, नहीं जुए से दिले से पर प्रसाद तो तो तो ने नहीं मजादी बधार चंद्रमा दिखाय सकती ना तो, तो, तो, तो, तो जुए जू બાર બધા વિજય સ્વરૂપે તો હોય નઈ પણ દેખાય એ તમે દેખાય એ ચોખ્ખું થઈ ગયું એટલે ભગવાન એને સ્વીકારી લીધું થઈ ગયો એ તો ગમે નહીં ને ભગવાન સ્વીકારી લે બધામાં વિજય જોવા સુધાર ફાઇલ નંબર વન બધા વન જેવી જોવાનું ચાલુ કરે ના ફાઈલ નંબર 2 માં પોતાને જોયે ફાઈલ નંબર 2 માં પોતાને જોયે ફાઈલ નંબર 1 માં પણ બીજી બધી ફાઈલ તો બધી શું નાય ને ભાઈ તો બધું ફાઈલો જોલી દેવી છે તું તો એક જ હોય ને હું એક જ છું એટલે ફાઈલ એક જ છે સદાર્પ છે હા સદાર્પ માં હે છે તો તું તારી ફાઈલ છે જ હોય હા તો તું તારી ફાઈલ છે સમજવા માટે તાર સમજવું પડે મારી વાઈફ ને આટલું સાક્ષમ આપે છે તો આ મારા આ મારી ફાઈલ મને સુખ આપે तो बने वाइफ वाइफ करता बदरसम सापे के है तो मेरी अपाई छे जेने आपने लाइफ किए छे ने वाइफ स्वरूपे जोइए तो वो फोटो वाइफ में कबन रही तो तू अंदर से जोडू छु ये तरह एरर नहीं तो पछि थारी બીજા रूम में फाइल ने वाइफ होए तो तने हारित मेंच पड़ेज ना पड़े के आप पड़े और तू थारे ले तने कोता ने वाइफ तरीक न जो સમજાય ને મારે બે નંબર બોલવાનું તો નહી પરંતુ તારે જોવું લાગે એના है हम तो बस बन से तो चले गए वैसे कुछ और कुछ है जीवन राहुल से ए सर जस्ट है गुड फॉलो व्हाट इज लाइफ आफ्टर ऑल दिस इज द कॉमेडी ऑफ एरर्स और ए ट्रेजेडी व्हाट इज लाइफ आफ्टर ऑल तू कैन विल बोले हम्म કોઈ કંઈ છે તે જ બી છે ઓમલી છે કે ઓમલર ફેરર્સ છે શું છે બધું બીજી કોણ બોલે દીપનભાઈ પુરા કસમ જાયી ગઈ આ લાઈફ સમજતી નથી લાઈફ ના સમજાય પછી વાઇક કેમ નહી જતો હોય તો કેમ હશે શુદ્ધારી શું કઈ બોલો ધ્યાન મનોહારી એના માટે તું સમજણ નહી શરીર ની નહી તારે બે એકબીજા एक मीजा मत समझी सके बीजों एक मत समझी सके तारी आंखों पे भेद ना जाए निकली जाए भेद छोरा हो बाप हो संग बता है ब्रह्म साहब हूं कहो आप સુરેશ તમને દાદા મળ્યા પછી તમને મળ્યા તમારે ને પછી મને વચ્ચે સમજી ગયા ત્યાં આવું પાણી આ બધું સત્સંગ કેવાયું હ એનો ઇન્ટરનેટ મે કારણે સંભવલો હરસિદ મે દીસ બાર આલેસ્ટિક સાયન્સ માં જય સચ્ચદાનંદ જય એવરી સચ્ચદાનંદ જલબ અમર અંબલાલ ના અમર અંબલા not yeah. ખાતી મને આપ્યું વાણી નું કિ છે એ આખા બ્રહ્માંડને અજવાની શકે એવું છે એ જ્ઞાની પુરુષ ને અનુભવ વાણી છે શું કહ્યું મહાત્મા પણ જેટલે અંશે પૂછે એ બધી અનુભવ કહેવાય અને એ શુદ્ધાત્મક છે પદ પ્રસ્થાપિત થઈ ગયા પછી જ આ ચાલુ થાય છે એટલે કે અંશ દેશના ચાલુ થઈ પરંતુ એ વાણી બોલનાર ના રહે ત્યાં એ એટલી એ દેશના અવશો છે નહીં તો નહીં છે પરંતુ આપણે દેશને એક જ કે કીર્થન કર ભગવાનની પણ દાદા પકડી રાખીએ આપણે પણ નથી નહીં તો આ કલિયુગમાં મહાત્મા એટલા બધા ગાયા હોય છે કે કોઈ દ્વારા કોઈ ભૂલ જ ના કરે ન એવું છે ત્યારે હું દાદા ભગવાન ને પકડી રાખું ખોટી નથી સારી સાચી વસ્તુ છે સાચી વસ્તુ છે એવું ખોટું નથી પરંતુ કેવી રીતે પકડાય કેવી રીતે પકડવા જવાનું થાય ને કે આ મારા કંટ્રોલ માં રહી એમ કરીને એ એક જાત તો અહંકારક છે એવું એ તૈયાર હંમેશા અહંકાર દે સ્વરૂપ એટલે ચાર જહંકાર બધો ખાસ કર્યો જ્ઞાની પુરુષની સત્તા એટલી તમારું અખંડ અને જે ડાયામાં ડાયા પુરુષ મહાપુરુષ થઈ ગયા છે એવું તમારે ડાપણવાળા થઈ જાઓ એવા પુરુષ બનાવી દીધા એટલે અમનું કામ હતું એ કરી દીધું તમને છૂટા પાડ્યા ત્યાં બધી રીતે સંસ્કૃત ભારે પડે ગામડામાં એટલે દર્શન ના બોલાય દર્શન અને સમજે તમારું નામ શું બે અમે તમારા ગામના છીએ તમારું સાસરી જુદી થઈ ગઈ તો બરોબર છે से तो से? पड़े वाली बत्री जी के? बत्री जी है? है कि ना बद्रीजा बद्रीजीजा बतेजी स्हे तो सबन ठरो जई मायं जाएव माई पड़ियन चुतारा मार निकरी जह इए चमोना चालो अब एशी से कौन शे तामे ना निकरी बतें are दिक नरू हमार जम हिंगे चालो, हाँ तेक पधे परकाश्ट पले जमें सिऴ एक कर तो नहीं है। है। के पर ठंडक दप्पा मरिए थोड़ा हेन गप्पा मरवा क्या તમને એ તો હાલ લાગે ઓળખી ગઈ બરાબર છે પરીક્ષિત ભાઈ એટલે હવે આ બધું બોલી લઈએ વ્યવહાર નિશ્ચના સંભાવે ઉકેલના બોલો ગુણસૂત્ર ધ્યાન ના નિશુદ્ધાત્મના ઘૂડસૂત્ર बोल शब्दां अमरंबला ललना दादा भगवान ना अमरंबला ललना दादा भगवान ना वाणी कील जवारे जो खंड ब्रह्म अंडनम ભરતી ને પુ ધી રોકાણના સમયની સવારી કોઈથી પંદયના અયુચ વિશ્વમાં કાદવન ફફુલ્લિત મુખરવીંદ વંદના ઉમી અર્ચના વિરાગી ઓલ કામી ચેતન ચિલં તન જંખના વનરાન બાળકો ફૂલ ઘણા જન્મ મે જ્ઞાન દુધે એસ કઈ બોલે જ્ઞાન દુધે પોષણ બાળપૂષ જ્ઞાન દુધે પોષણ મને વાત્સલ્ય મૂર્તિ તમે મને, જમાને બાળકને મનુ મિલન ભૈયા નુ હેત બહલ છલકંદક્કી મહેરી ચોરાશિની લખરી priy sandata jiranta na cetana sa jatmapurana jiranta na cetana sa jatmapurana amara embala dana બઉ અસલ જૂનું પક્ષ હે અંબાલાલ ભક્તિબેન તમારા પિયર નાદર બરા નીકળી આમ જઈએ તમારે પાઠવી ના ઘણા તો દિનેશ મારો ખાસ ભાઈ જોડે દિનેશ બાજુ અને <laughs> <laughs> <laughs> <laughs> <laughs> તૈયાર નથી કર્યું કશું કર્યો ત્રિષ્ણા માતા નું કોને આવે છે આ સાહેબ બોલશે સ્વામીજી બોલશે જોત આ સ્વામીજી બોલે છે તું કઈ જાય જગત જનુ પછી જગત જન જગતની જંદગી સૂર્ય ચંદ્ર તારા Abhuni nama sa jay Ik saari maan thakли tcup. hai Cherh achat. hai Ch recessed. Oh, maybe. Tatsang. And we can understand Take care of ourself. us 예 처ada masa sgay three keyogi question whitenhya fire ssgay hai chfia ssgay her My play a Twinsht town shpack. Adhli?... hayır say tag... Craig Inspir banh-san... Frank, or NERI, ountu, What use terms... and tradicional share withme down seeing it. Mal fas hul nana goth kita ticin So, sir, I around the wow. Also, you are Verkehr, then logha. I am anonymous. Salas, yes. You are en대 dot com. We areculo, Th ninety-I. Oh, what? Anything. For any ones in <tries> use <tries> <tries> Jadi <tries> and now. You know Let's yeah. go. તું જીવન પર છે બધા માટેસાર સુખ ક્યાં nahi sansar San, San. bodh madano ba maya tadhi re bodh madano ba maya tadhi re bhawacha મર નથી જીવતા કોઈ જાણતા નથી જીવન જીવાય એજ ખરો શ્વાસ છે મનુષ્યો માટે હવે હરીશે પૂછ્યું છે સૂત્ર મોકલી ને કહ્યું આપણે જોઈએ આપડે ચાલુ આવી બધા પૂછ્યું ધબકે છે શું કયું લોહાની લોહાણી શું કે છે આ દમણ છે આપડી દમણ નથી એ દમણ છે પણ અંદર લોડું તપસવ્યું કોને ખબર છે એટલે આપણે જે લુડા થઈ ગયેલા ભગવાન એવી તો થાય છે મૂર્તિ એમ નથી ગણાતી મૂર્તિ એમ નથી ગણાય પતરામાં બધા ઘડી બતાવે પણ આ મૂર્તિ કેમ નહિ ઘડે આ સૂત્ર માં અમે જે શ્વાસ થી જીવ્યા તે આજ સુધી પંચ્યાસી લોકો જેમ એમ ના તો આજનો વખત એવો થઈ ગયો છે જ્ઞાની કહીએ ખોજું છું ફર ફર કરું છું મને જળ જળે એના માટે બને તાર પછી એટલે જ્ઞાની પુરુષ ચાલતા સ્વાસ્થ્ય નથી જીવતા એ તો શુદ્ધ પ્રેમ મૂર્તિ છે जीव पड़े शिवजी आज्ञा थे कैलाश थी जाओ पेल गड़बड़ी ते जाओ नहीं मारवा है એ દે આપણી લાઈફ છે हमें कही कही है है है नहीं नहीं करता अब भारत आप कई शू क्यू પુરુષ આવી જીવનાર જાત જાત આવી તમારે તમે લીધું છે વર્સેલ ઓફ ઇન્ડિયન ઓરિજિન પાયો મંજાર બાપુ જુરા તો આ નજીક બરાબર પણ કેમ નથી તમે જોવું પડે છે ઉશિયા એટલે શું ઓરિજિન ઓરિજિન ઓફ ઇન્ડિયન ઓર ઓલ્સેસ ઓલ્સેસ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓફ ઇન્ડિયા જો તો સિટીઝન માટે કહો है है है और इंडिया तो ना, तो शी आया, नहीं ना नहीं। ना की अपनी संस्कार क्षेत्र भारत બધા દુનિયાથી બહાર થી એમ ગૌણ બધા કર્યા બધું કર્યું બધા રહ્યા લૂટી ગયા બધું કર્યું એમની અસર છોડતા ગયા બધું કર્યું પણ મૂળિયું ગયું છે બોલો બ્રહ્મર સાહેબ બોલો એ વસ્તુ છે અને ભારત માં બધા જીવો આવી જીવે છે એટલે શિવજી ને આવ માને આવું માને અને બ્રહ્માજી આવું માને લોકોને નીચેથી એક ફ્રેડ પાઠ શીખવા પડે કે નહીં એમના માટે આવું જ હોય પણ જે ગ્રેડ પાસ કરીને મેટ્રિકમાં પહોંચી ગયા બોમ્બે યુનિવર્સિટી એમના પાઠ પછી અલગ હોય નહીં કે નીચેવાળા ના હોય એવું છે તો કોલેજમાં જાય ત્યારે પછી એનો પાઠ અલગ હોય નહીં એ ભારતના બધા કોલેજ વાળા પણ એ અત્યારે ગ્રેજ્યુએશન કહી શકો તમે બાકી કોલેજ મારા તો પછી એનાથી એડવાન્સ થયેલા જીવો બધા આવે છે જીવો બધા જ આવે એટલે આ જે જીવન ચાલે છે કયા સ્વાસ્થ્ય દાસ તમે પાછળ નહીં ગયા છો આ બધી આ દમણ ચાલે છે ખરું કે નહીં દમણ દમણ કેમ કરતા નથી એટલે દમણ ચાલે છે લુઆ કેટલો લાભ લઈ લે છે એનો આ તેના પેટીઓ ચલાવે છે બધું તો આપણે આપણા જીવનમાં ચાલક કરે સાખી જિંદગી પણ એ બધું કામ તો કાઢવું જ હોય છે નહીં આમ જ કર્યા કરો કરા જ કરો કે છે એ ઉપયોગ આપો ખેતરમાં खेतर में पर, पर चारू करे, चारू करे करे जोड़ी यहां जोड़ी खेतर शु क्या कृष्ण भगवान अर्जुन ने अर्जुन ने समझा અરે તું તારું ખેતર કોરું રાખું પાણીમાં તારે ભગવાન એક તો તને મને બોલાવ્યો તારો રથ રાખવાનો મને સોંપ્યો પછી આવું ભગવાનને હંપાય રસ નો ભક્તિ ને હા ભાઈ આપડે કૃષ્ણ ભગવાન ભક્તિ કરીએ છીએ રહસ્ય શું છે કૃષ્ણ ભગવાન ને રથ આંકવા આપ્યો એનું પાછળ નું રહસ્ય શું છે એમની આજ્ઞા અર્જુન કે છે જીવું છું राख थी सा युद्ध नो नियम हो शु कहेम તું ઉતરી જી ગયા પછી ભગવાન ઉતર્યા ને ઉતરતા ની હાથે પગ મૂક્યો ધરતી ઉપર રથ આખો બીવડા ચોપડ ચોપડ બોલતો જે હશે પચાવ કરતા વધારથી જીવીએ છીએ આ સાથે જોડે अब इतने दादा तो तो अगला से जीवता जीवता आया, पचास वर्षा जीवे बोलनेकोटी आटा मोटा दिखाए સારું લાગે આપણને એનો એટલે શ્વાસની કિંમત આવી છે આ ધબક છે ને એની કિંમત છે घड़िया चले जीवन घर चले वाड़िया कही कस कर आ तो फास्ट चले चले योगी श्वास बदला धीरा चले कारण ए में कर करी की समझ कर <laughs> <laughs> गए प्राणायाम जाए योग शरीर शरीर आचर शू क्यू पर ने वपराशे शुद्ध उपयोग આપણે ખાધી પણ ઘડીએ ઘડીએ ભૂલ નહીં ખાવાની સમજાઈ ગયું તમને બોકડ કે ના સમજણો એટલે આ વસ્તુ એટલે અશુદ્ધ પ્રેમથી જીવે છે દરેક માણસ બચ્ચું છે માર છે મારી જ ખોલે છે चो जत कहू बोलो चोले खोट नही બહાર નીકળ્યું તો હરણ થઈ જાય આપણું બહાર બધું બહુ રૂપા બધું છે બહાર નીકળવું હું તો સંન્યાસી આવો થોડો નિખરો હું મારી ભિક્ષા લઈ લઈશ આવું જગત આવું છે એટલે શાસ્ત્ર માં મનુષ્ય રૂપે શું કહ્યું બીજાને ખાઈ જાયલાખો રોજા છે રોજવા તો મનુષ્ય રૂપે રોજા છે બેઠા એટલે કેટલા કપડા હોય પણ વાલ ને કપડા ને એટલે આપણે જ આપણને જોવા માં હતા કે હમણાં જોવા મળે હ नहीं, नहीं, नहीं। करता विश्वामित्री नही विश्वामित्रे झड़पी गया जो बाहर निकली जाए तो સ્વભાવ છે ને એના પર બાદ જાય કોઈ પૂછે મને કોઈ એવું કેવી રીતે બહાર નીકળે એનું પ્રમાણ છું કે ના રેવાય પતંગમાં ગોઠવણી કરી મનોહારી બીજાનું મન હળ કરે ના પોતાનું મન હરણ થઈ જાય મન ભગવાન પછી ભગવત જીવન સ્વરૂપ થઈ ગયું પછી જીવન કેવું જાય એનું ભગવત સ્વરૂપ ભગવ સ્વરૂપ જીવન ગયું આખું જીવન ભગવત સ્વરૂપ અને એમાંથી આ ભાગવત પછી રચાય શું કહ્યું ભાગવત તો કૃષ્ણ ભગવાન ને ભરાય બીજા વખતે જીવન ગયું છે એમાં એ શુદ્ધ પ્રેમની મૂર્તિ છે એમને જોઈને આપણે આવું શ્વાસ થી પ્રેમના જીવતા શીખીએ શું કહ્યું શુદ્ધ પ્રેમનો કેવો એટલે જાણે ખાલી દ્રષ્ટિનો જ રાખવાનો છે અને એનું પ્રેક્ટિસ પાડવાની છે હું કહ્યું બીજું કશું નથી કારણ કે પેલું હું કરું છું એ ચીકાશ હજુ જતી નથી ને बदाय करती करना रहा रहा शक्ति तर व्यवस्थी शक्ति करता है व्यवस्था शक्ति कई कई मना चलाये बदा तो बीजा बदल आ फला करें आम फलासा बहुत निष्ठावान प्राणिक वैदा बता करे सुंदर करे मैं खबर पड़ी जाए बनी जाए બધાનું ખું કરે છે આપડે શું કરશો સમજો કરે કેમ આવું મરજ કરે છે મારી છે બેંક માં તકલીફ આવી જ નથી આખી જિંદગી આવતા ને जीवन बहु मजा जो समझिए तो जीवन शुक्र कर પ્રેમ શોધી રહ્યો પણ એ મળે કઈથી એક સરખો હોય સરખો દેખાય છે પણ જોઈ લઉં સાચું કશે ખોટું ના બુનામ જૂનું મારું જૂનામ જૂનું આ મારો ગુરુ હું એટી અને તે વખત અમારી દાદા તો બધે કર્યા કરે દાદા ગયા છે દાદા છે માં ગઈ છે બચ્ચું છે બાપ ગયા છે બચ્ચું છે બધા પરંતુ અમે જેમને જાણતા આજે મારે અંતર થી મારી એકાંત ચર્યા કરવી છે દાદા એ તો બહુ કદાચ આવું એકાંત ચાલક બરોબર પણ બે જણ હોય ને ત્યારે એક બે જણ એક જ હોય એવું બહુ મુશ્કેલ છે સાહેબ સ્વામીજી ને પૂછો તમે મારી જોડે ફર્યા કેટલા વર્ષ થી ફરો શું જોયું તમે મારી જોડે નથી ફર્યા તમે તમે ફરતા હું ફરતો હતો નહી જ્યાં જ્યાં ગયા ને ત્યાં બધા જોડે એવા ભળી ગયા તા અને બધાનો જે પ્રેમ સંપાદન કર્યો ને એને સેલ્યુટ દાદાજી ना है मारे तुम्हारे सैल्यूट नहीं ना पण जे, जे, जे, जे, जे, जे चेते छे ने ये अनुरोध तो आम करू पण दादा जी जे व्यवहार करू नहीं थई शकतो दादा दादा भगवान दी जे खोट थी ते जे पूरी मारली ना केव्हाची तो हमें कह सके ना पर ना कह सको एजन ये के बोलाय मराठी आम्ही तो मराठी बोलाय आम्ही तो नाही आम्ही तो बोलाय तुम्ही केव्हा जाइए परंतु जचे नाही पु सुने हमजा हम हो चले आज પ્રેમથી શું તો પ્રેમની વાત છે પ્રેમની દ બધું ચાર જીન જીવે છે આ શ્વાસની દૂરીથી કોઈ જીવતું આજે કૃષ્ણ ભગવાન મંદિરમાં જઈએ છીએ કોઈ રામને માને બધા માને જયનો માનવીર કે કોઈ બધા તીર્થ માને જીવે છે પણ જુદા જુદા શ્વાસ રાખે છે શ્વાસની જોડે ભગવાનનો શ્વાસ એટલે ભગવાન ના વચનો જેમ ભટ્ટ કેવાય બ્રાહ્મણ બ્રાહ્મણ બ્રાહ્મણ ના પણ એ ક્ષત્રિય બતાવી દઉં ચલો જ ઓગણીસ મી શ્રેણી છે ને આ તો પેલું સત્તરમી શ્રેણી માંથી ઓગણસાયું થઈ ગયું શ્રેણી ત્રીસ માંથી અનુભવ શ્રેણી ત્રીસ માંથી બસો પંચોતેર નું સૂત્ર પૂછે છે શું કુદરત અન્યાયી છે परिवर्तन आप दीदरत लगी ટૂંકી ટૂંકી બોલો સમજ ના પડી એમ સમજ છે કે લાંબુ છે માણસ ને પોતાનું દેખાતું જ નથી આકાશમાં કશું નખામ આવું કરે આકાશમાં આપણે ક્યાં હિંસા કરી व्यार्य व्य जी रहे भगवान दूले चुके कल शब्द एक शब्द આવું છે કુદરત માં અન્યાય નથી કરતો એ પોતાને પોતાનો અન્યાય થયો છે સમજાતું નથી એને અને એમ જ છે કે બીજા બધા અન્યાય કરે છે કુદરત નો અન્યાય કર્યો કે આજ્ઞા દ્રવ થઈ ગયું આજ્ઞા દ્રવસ થઇ ગયું કમ્પ્લીટ કશું રહ્યું ખરું જીવન ચાલુ થાય છે શું કહ્યું બીજા ચાલુ થઈ જાય છે બાપ રહ્યા પચીસ પચીસ પછી સીધો માણસ છે એને દાદા ભગવાન જોયા નહી બિચારો दादा भगवान सारा सारा मजा आयानी इच्छा व्यवहार કે વ્યવહાર કર્યું બન્યું નહીં થોડું થોડા બને સારી ઊંચી કક્ષાના ઊંચી કક્ષાના બેંકનો આસિસ્ટન્ટ જનરલ મેનેજર હોય મહારાષ્ટ્રીય સમજ આપ્યું અને એમાં મને શું હોવા દેવાનું સવાલ શું કરો કરીનો આ વસ્તુ છે આ જ્ઞાન આજે જ્ઞાની પુરુષ છે एक नही दी सक आखों ग छत्ता पर छता है अंदर हो बार नहीं तो कूदरत चलावे के कूदरत चलावे શું ન્યાય થી ચલાવે છે કે અન્યાય થી ચલાવે છે હજુ શબ્દ થી છૂટવામાં મુશ્કેલ છે એક કાળ નો શબ્દ હોય શું કરી નાખે માણસ ને એવું સમજાય છે તમને એટલે અમે તો પેલા પેલું સમજી ગયેલા ફેબ્રુઆરીમાં જ બોલો આજે ચંદ્રકાંત આજે પાંચ છું બધા પરંતુ પછી શું કરાય કે દાદા ના સગા છે દાદા આ છે તે છે હંમેશા સંસાર આવી રીતે કરનારી અને ગાંધીજી ના આટલા બહુ વિચારક હતા મહાદેવ દેસાઈ તો પણ અહીંયા જરાય નથી જોવા નજરે જોઈ શકીએ આ ભરત ના મમ્મી હું તો કેટલા વખત થી પરિચય દાદા ભગવાન સમજાવ્યું છે જેમને જેમ ના થી સમજાયું હોય તે એ રીતે અને બંને સમજવાની વાત તો એક જ જાતની હોય કે જુદી જુદી જાતની जो बात तो हरकू कर दादा भगवान आज बात कर તમારે અમેરિકામાં પાંચ વર્ષા એ પાછો મને બહાર લાયા કે પોતે જાતે બહાર ના આવે કોઈ દિવસ નહીં આવે જો જ્ઞાની નથી કોઈ દિવસ ના શકે આ વસ્તુ ના અને જ્યાગર ભક્ત ભગવાનમાં ભળી ગયો છે શું કહ્યું છે भगवान साष्टि छा कूदरत ने, ने, ने, ने, ने आपनी आपनी आपनी मली सात मन वचन का पतंग ने, मली, मली, मली, ने हाँ चलती મન વચન ની વચન ગાયેલી પતંગ બધું કનેક્શન જવાબદાર છીએ કારણ કે કુદરત ના કાનૂન થી આપણું શરીર ચાલે છે આજ્ઞાચર જરૂર એનાથી ચાલે છે પણ એ કુદરત છે તો નહીં તો શું નહીં એટલે મન વચન મન વચન કાયા જોડે કુદરત જોડેલી છે બુદ્ધિ છે નહી આમાં કોઈને ભેદ ના પડે જેનું ભેદ હોય તો એને ભેદ માંથી કરવું જ કરશે એ કોના માટે દાદાના હિત માટે પોતાના હિત માટે પુરુષ स्वीकारे छता है सत्संगो ज्ञापुर कई अर्थ समझ पड़े आगे। आगे। ज्ञानी। तो स्वीकार ना, एक एक पड़े मैंने तो दादा पास कसू आजो झीण आ तो कूदरतरी तक आटे विस्तार થયું હોય કોઈનાથી કોઈ જોવું હોય તો ઉકેલ કરી નાખે સમજ કરી લે એવું ના કરે હા વાત છે અમારું સૂત્ર જેવું નીકળ્યું છે પણ મારું તો જીવન ગયું છે પરમ પૂજ્ય દાદાજી ના શાસ્ત્ર કૃપા કરી નીચેના ત્રણ સૂત્રો સમજાવી એટલે અવિરત પણ રહ્યા જ કરે આગળ આવ્યા હોય તો જે રે તો રહી શકે નહીં અવિરતપણે એટલે શું પૂછવા માંગે છે અવિરતપણે એટલે હર્ષદભાઈ અખંડિત એટલે રાખવો નથી પડતો એનું શરીર જ છે એવું એવું રંગ ના એવું છે એટલે દિલથી એવો જીતી જાય છે અને એવો પુરુષ હોય તો પોક હોય વિરલ પુરુષ બધા કામ નથી આમાં 20-30 संसार संसार खोरवा गया संसार भाई પટેલ ના જીવનમાં અને જયારે સારભૂત સ્વરૂપે પાક્કું થઈ ગયું અને જ્ઞાન ખુલ્લું થઈ ગયું ત્યારે એમને જોયું કે હા આ સારભૂત સંસારમાં ખોધારો હતો આજે મને પ્રગટ થયો અને રામ એ મર્યાદા પુરુષ કહેવાય છે રામે પુરુષ હતા અને કૃષ્ણ ભગવાન પણ પુરુષ પરંતુ વૈષ્ણવ કૃષ્ણ ભક્તિ માં માનતા રહો બધા એમને પૂર્ણ પુરુષ કહે અને રામ છે રામ બજુ આ બધું બે બધી જાય એ તો ચાલવાનું જ છે ના ચાલે એવું થયું કે પૂર્ણ પુરુષોત્તમ પુરુષ અને પેલા મર્યાદા મર્યાદા પુરુષ કોને કહેવાય અનુભવ સૂત્ર માં આવી ગયું એ તમારે જોવું હોય તો જોઈ લે બધા અમર્યાદ મર્યાદા વાળા એને પુરુષોત્તમ પુરુષ કહેવાય થાય જેમને નથી થયું એમને સ્વરૂપે જીવ આપણું થાય પછી મહામુસીબતે આપડી છે પતંગી દોરી સમજાય છે એટલે એક તો આ કાર લઈ ને આલે હોય ગમે એટલી ભક્તિ હોય ભક્તાના હૃદય પૂરા હોય કેસે ખરા પણ કરિયુગ નો તો છે જ નહી બનતો જે બુિ થી ચાલે છે કલયુગ ની બુદ્ધિ થી એ બધો કલયુગ નો આ બધા આપણને ખરખું રાખવું પડે એક દાદાને કે છે મારા મતલબ જ્ઞાન થતા પહેલા મળ્યું નથી દે વધારે આગળથી લઈ પછી બીજું પૂછે છે આગળથી લઈને આવ્યા ના હોય તો પુરુષાર્થ કરી શકાય પુરુષાર્થ થી આખું ઇન્ડિયા કરે છે તો પણ આજે જગતમાં કોઈ એવું નથી કે પકડી શકે કોઈની તાકાત નથી ના પકડી શકે એટલે બધા બુજાય છે ને ભટકાયા કરે પછી બધા એની એક્ઝેક્ટ પુરુષા એમને પુષ્કળ કરીશું દાદા બઉ સમજાયું છે આજે તમારે એ મેટર આવે ને તમે દસ વખત વાંચ્યો તો એમાંથી એક અંશે પકડાશે નહીં પછી એને પકડાઈ ને આપણે આપણી રીતે પકડ્યું હોય બીજા પછી આપણે એની પાસે ભક્તિ નો છે એટલે પછી દાદા એ જોયું કે આપણે આજના મારા માતા ભક્તિનું કીર્તન ભક્તિ એટલે કીર્તન સ્વરૂપે હોય તો ઉત્તમ ગણાય છે શું કહ્યું એમાં કીર્તન તો છે પણ આખું જ્ઞાની છે ને વિજ્ઞાન પણ છે એ જોઈએ આપણે બધા ના આવડે કોઈ પણ ગુણ ગુણ ગુણા ગુણ ગુણાવવું જોઈએ આપણને સમજે એટલે આગળ પુરુષાર્થ કરી શકાય છે એટલે આપણે આપડી કમાણી કરી લાયા છે ને એ કમાણી કેટલી સાચી છે કેટલી ખોટી છે આપડે નક્કી કરવું પડશે એવું નહી એ કમાણી માંથી નહીં પડશે જીવી જાય આજ્ ધર્મ થી બે દ્રષ્ટિ છે તારી વ્યવહાર તમારો વ્યવહાર નહી રાખવા જાય તમને તો એ વ્યવહાર પણ એ કયો વ્યવહાર મોટા મોટા પુરુષો વિચારકો કે આપે અબ્દુલ કલામ આજે ઓલ્લીટ આઈ નોથિંગ એનું એક સૂત્ર છે પેપર માં આવ્યું આજે એમને પુસ્તક આ કે પંચોતેર વર્ષ પહેલાનું પુસ્તક છે જેને પાસઠ વર્ષ પહેલી ઓરિજિનલ નકલ છે ને સાહેબ એ ખોડી કાઢી ભારતમાં સમજમાં બહુ મુશ્કેલ છે ભારતમાં આજે બધા આપણે અબલાજ કરી શકીએ પણ આપણા થી કોઈ અબલાજ ના થઈ શકે અને ઓબ્લાજી નેચર વાળા શું કરે આપણે કસાયો ગયા કહીએ છ પણ કયા કસાયો જીવતા હતા તે ગયા જો આપણે કમાઈ લઈને આવ્યા છે ક્યાં ગયા બધા આપડી કમા સીધી વાત છે બહુ સારી વાત છે પકડાવી દઈ સંસાર કંકી તો બહુ સરસ રીતે હતા અને જોયું શ્રીમંત મને એમની રાતો ખાવાની કઈ ગમશે સંસારીઓના ફળ ફૂલ ધોરા બધું હશે મને તો ભારવા જેવું લાગશે શ્રીમદ પણ આ વચનો છે અમુક પ્રકારે ત્યારથી હું સમજી ગયો બઉ મજા ની વાત કરી મહાત્માની વાત હંમેશા જો વિશેષતા થઈ હોય ને તો જરૂર કોઈ પણ થઈ શકે છે એમાં ના નહી વિશેષતા ક્યારે કહેવાય કે વાણીમાં વિશેષતા હોય તો હવે એનો તપાસ તો કરવી પડે કે નહીં કે નહીં સૂત્ર એકસો પિસ્તા પંચ્યાસી મુકું છે કોઈ ને કશું કઈ બોલાવે છે અહીંથી ભાગ પાંચ કલાક લાગશે નિર્મલ જવાની કે ચલાવી ને ચાલી ને દીકરી છોકરી અરવિંદ છે ને અરવિંદ માં परमाकी प्रमाण तो कृपा कर मीनिंग समझाशो जी बस आस स्वसंवेदन ये अनुभव प्रमाण छे स्वसंवेदन એટલે પોતે પોતાનું આ સંયોગી વેદન બધું છે એ વેદન જેનું નીકળી ગયું છે તે જ સ્વસ્રૂપે સ્વમસ્થિત થઈ ગયા છે પુરા સ્વાર્થી ભણે શું કયું પુરા સ્વાર્થી ભણે પુરા સ્વાર્થી ભણે કે જેમ એમને કશું જોવાનું બાકી જ નથી ત્યાં સુધી આ બધી જીવી વાતો પકડાવી દે અને દાદા એ બધી કશું બાકી નથી રાખી સમજાવવા કોઈ ચીજ બાકી નથી રાખી વેદન ની વાત છે આમાં સંપૂર્ણ મુક્ત થઈ ગયેલા આપણે સ્વાર્થી થઈ ગયેલા એવા ભૂતગલ ના વેદન ને ભૂતગલ પરિણિત સ્વરૂપે જોઈએ છીએ અને જાણીએ છીએ અને પોતે પોતાના સ્વાર્થ પોતાના સ્વપનમાં સ્થિર થઈ ગયા છીએ સ્વપ્નમાં કૈલાસ માન સરોવર છે એકદમ સ્થિર છે એટલે હં યાત્રા કરવા જાય છે ને યાત્રામાં કરે હંશો ત્યાં સ્થિર છે કારણ કે કહે છે કે ત્યાં તો મોતીનો ચારો ચહે છે કેવા છે આપણા શાસ્ત્રો ને બધામાં મોતી નો ચારો ચહે છે હંશ મોતીનો ચારો ના ચહેરે होई छे एन तो तो ले अपने पानी अंदर रही छुटू। मा ना थी ना थी कोई शक्तिगल परिणति से પાણી ભેગવાઈ જાય એટલે આપણે માનસ હો આપણે ખેંચી લઈએ અને દ્રશ્યમાં આપણો દ્રશ્ય ભાવ એ ખેંચી લઈએ એટલે પેલું ગ્રહી ને દ્રશ્ય થઈ જાય અને આપણે સંવેદન હોય એટલે કે દુઃખો થી મુક્તિ થઈ એમનું શું કહ્યું થઈ હજુ સુખ નો સ્વાદ જેમ છે તેમ આપવું જોઈએ તેમથી આવ્યું એટલે સુખ નો સદભાવ અખંડત પણ રહ્યા તે તારે હજુ મિશ્રિત છે સમજાયું ને એટલે આ છે પણ સંવેદન હોય એ પણ બહુ સારી પ્રગતિ છે મહાત્મા માટે બહુ સુંદર પ્રગતિ છે એને પછી ભેદ ભેદ પડે આખો ભેદ દેખાડે પણ એને ભેદ પડે આખો પૂછે છે તમારું તારું તો લઈ જ दादा जी आप <laughs> आरती ખરાબ માણસો છે પછી પેલી મિલી છે ધી નોર્માલિટી ઇઝ ધી મો નીચે પૂછે છે What is normality? <laughs> so really, lawyer and advocate, kao, ke tu tu tara tara tara client ma, ane tara client ma, opposition ma, ek, ek karine, tu, tara client no, ane opposition ena વાળાનું હિત તારા મન લખવા ના હોવું જોઈએ जान जाने जाने जाने अपना जमा बहु मुश्किल આદિત્યુ આદ્યા આદ્યા ગેવ બર્થ ટુ આદિ સરખા ચોકડ ચઢા માર્ગ માટે ઉજવણી બના માટે આદ્યા સ્વરૂપ પણ એ દેવીઓ થાય છે એ ભગવાનની પ્રિય દેવીઓ દાદા આપણા આદિ અને આદિ પુરુષ એટલે સંસ્કૃત માં આ લોકો બહાર દુનિયા દુનિયા આદમ કે છે સંસ્કૃતમાં આદિમ કે છે આદિમ પુરુષ દેવી શક્તિ વાળી એટલે કે આર્યનારીની શક્તિ આર્યનારીની શક્તિ આર્યનારીની શક્તિ કોઈ પણ ભારત ની સ્ત્રી હોય એમાં એના જન્મની સાથે ને એટલે ભાઈઓ બહેનોને ખોળાવી દે અને બહેનો ભાઈઓને ખોળાવે પણ બહેનો ડાય હોય છે બધા નથી ખોળાવતી બની હોય તો મુશ્કેલી પડી જાય છે નહીં સમજ भगवान शक्ति शासन देवी कहते हैं आद्याशक् चौबीस तीर्थंकर भगवानी आद्य शक्ति कहवा चले समझी बदना करें तो समझ क्यारे नहीं, है, नहीं બે એવા છે કે પછી દેવી પડી જાય છે નીચેના બધા બધાનો ભાઈ હતો પરંતુ દેવી ના સંગ આપણે મનુષ્ય સમજીએ છીએ એ રીતમાં ના પડી એ બહુ જુદી વસ્તુ છે આખી બસ એનું શું જાણીને કરશો તમે રીઝન चक्र कालचक्र अम्बिका अम्बिका का परमाणु खाली नक्ति करें बार तो जुदी जुदी भक्ति बढ़े सेंटर ठीक ना, ना जाए તને સમજવાનું તારે શિવ સ્વરૂપ હા સિદ્ધાત્મા એ શિવપ છે बुल शुद्या शुद्या। शुद्या। का है शक्ति का अंबिका बोलते देवी नंबिका थी जब आज्ञा पाड़े थे शरीर शरीर એ બધું હુંજન માં આવી જાય જો પેલી કર્યા કરે છે મોટું બગડી જાય તો આનંદ સાથે કેવું આનંદ નામ કરીને કોઈને આનંદ ના લઈએ પણ આનંદ પૂરતાનો એ ભગવાન નો શુદ્ધ આત્મા નો આનંદ ગડબડ કરે છે સિવાય શુદ્ધાત્મા યસ સર યસ યસ શક્તિ ઇઝ અવર રિલેટી શક્તિ ઓર બુથ સમજાવ્યું ખરું ઇન સુક્ષ્મ ઈવન આદિ ઇટ સેલ્ફ ઇઝ આદ્યા ઇન સૂક્ષ્મ શુદ્ધાત્મા પાર્વતી માતા બઉ પવિત્ર છે ને એ જુદા છે તો એ બે વખત છે ને બોલ ને તો પછી એક બાજુ જો શિવ દેખાય ફરી જાય એટલે પાર્વતી દેખાય પણ એવું તો કે છું પણ અમે બે ક છીએ કે છે એવું છે સાહેબ કરે છે Uh, what is center? In shukshma, in shukshma, even itself સેન્ટર એટલે આદિ એ ખરું આદ્યાય ખરું પણ ક્યારે એ અંબિકા સેન્ટરમાં ભરી જાય તો એટલે કે અંબિકા એનું લીવિંગ નેચરલ થઈ જાય આગળ વધતો છું પ્રગતિ કરી રહી છું અને પ્રાપ્તિ છે બહુ મોટી વસ્તુ છે તમારી તમે સર્વજ્ઞતા પદ પ્રાપ્તિ નથી પોતાનું લાઈફ ની વેલ્યુ સમજી કે નહી બાકી એમ જે લઈશું પિક્ચર હવે આપણે આજનો દિવસ પૂરો થયો આજે થઈ હતી આજે અંતર તે જ વખતે સ્વસંમેલન થઈ જાય આજનો આ કિયુગમાં અત્યારે આપણું લિમિટ છે મહાત્માકે ના થઈ શકે બહુ મુશ્કેલ છે એવું છે અને એ બિરલા એવા નથી કે બધા મને ખોરા એવું છે જ નહીં એમને જેમને બા ખોરતા ખોરતા એ હોય નેચર થયું જયું શું કર્યું સમજાવી ભગવાન <laughs> <laughs> <laughs> રાતો રાધાના કૃષ્ણ વૈકૃત મારી ગયા નરસિંહ મહેતા ને તો રાધાજીને થાય કે શિવજી તો આવે છે બરાબર છે પણ આ નવું પણ આવ્યું રાસ રમાય છે તો રાસ રમાય છે ત્યારે એમની નથણી ખોવાઈ જાય છે રાધાજી ની એટલે એ કે છે કે તમે શું ખોવાઈ જાય છે राधा जी के के, ना नानी तो ने, ने, बड़ ने। प्रकाश क्या तो जुए शे, तो नरसिंह भगवानी बी मशाल खलास जलते हाथ हलेत प्रकाश थे ભગવાન ને કે છે કે ભગવાન પણ રાધા પછી ઓળખી જાય છે નરસિંહ ભગવાન વરદાન શું હતું અને એને માગ્યું શું એમને કે તમે જે જોયું છે તે મારે જોવું છે તે મારે જોવું છે भक्ति कई खोटी नहीं बल्ली सन तो क्या मध्य कालीन थे दिल वाला थे बता दिल पर आज ना समय મહાત્મા પદ એ બહુ મોટી દશા છે એ નાની ના થાય તો ઉત્તમ છે અનામી પદ પ્રાપ્ત થયું છે એટલા માટે તો હવે અમને નો ભીતર નમો હરી અંત નમો સીતા નમો આયુ ઇ નો આયુ નમો વઝો વ પંચ નમુક્સ મંગળી ભવૈ નમો ભગવતે વાસુદેવાય વાયુ વાયુ ઓમ નમ શિવાય જય તમે શકો બધું મનને અમારી પાસે આ સાહેબ તમે અમારા ઓફિસ જાઓ શું વસ્તુ છે બે જ પૈસા કઈ આવે સરકાર આપે છે કેટલામાં ચાલી જાય ને બચાવ્યા હોય પૈસા બચાવેલા હોય ને જોઈશે છોકરા થોડા પાંચ જ છે બધા છે ને એક બાબુ ની બેબી છે બાબો ની યોગ છે બેબી ગામ માં છે તમને મળેલા ચોરાણું મળે બાબાની બેબી ગઈ બાબુ કામ કરે છે પૈસા નોકરી કરે છે તમને ગરબડો એમના પછી પચીસ વર્ષ એમની હાથે ગયા ને અત્યારે જાય છે કે આવું ધ્યાન કરે છે તમે શું કરો છો તમે લોકો સામાન્ય जाने। जाने। जाने। जाने। जाने। जाने। के जरा अरे भाई। भाई। ना। ना। ना। आपने मजा दिक्वे मैंने कह ઘરે જવાનું છે ને કલાક ડ્રાઈવ હશે તમે તો ઇનાર નજીક ન જી જી અહીં આવી પૂજારીઓ છે જય સચ્ચિદાનંદ માત્માઓ ચલતે રહો મત મટ દિન રહેજો સરસ મણી બો આનંદ બોલા ના હોય સરસ સરસ ચાલતા જાવ પાહા પાહા જાવ જસ આવવા આવજો પણ એટલાંતો તો નથી કે હવે સલોની સચિની એન્જિનિયર આ કલાકમાં આની અંદર ઓર આજી ઓર આની માટે આના માટે છે આ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 એ તો યાદ આઈ કે જો રેકોર્ડ છે સચ છે જેનો સાબિત કરી રે તો મને ખબર નથી કે મને કંદું બનવું છે તમતી ટીમની મંતાઈ કરી કે આટલું સવાર રહેતા છે મને આપો મને આખી આખી ટ્રાવેલ છે જો કે આ સિનિયર કે નંબર 3 થી પા પહેલા તો જો તો છે કે આ સિમાય પછી એસમાય ના આ ખાને એક છોકરો ચાલે ચોકલેટ નો સીવનિયા ચોકલેટ આ ઓરીડન આઈસક્રીમ આઈસક્રીમ ચોકલેટ ચોકલેટ એવો દેખાય બટન પોળો ની તમારો વાર મોડ બબ્રી તે રજ રજા ને એને બલ્લી જાય 11:05 ની ગીત લે 4380 આવ્યા આવી <laughs> <laughs> <laughs> पांच आगे रिकॉर्ड करना है फायर प्रोटोकॉल लिया ना लिया बस रिकॉर्ड करना है यहां से जाकर और टर्मिनल 280 280 प्लस मैम डन डन સ્કીટ નંબર નથી આ દશક આ દશક સ્કીટ નંબર શું હોય કોઈ અલગનો કોમ કે બોલા દશક વરન લાઈન સમજી રહી છે છે છે છે આ સા આ તમને બસ એ નહી બોલા મને પરાયા ત્રણ દિવસે જવાના છે ઓકે એટલે ખબર નથી બીજું હ્યુસ્ટન અને હ્યુસ્ટન ના સર્વે મહાત્માઓ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે જાણે અજાણે અમારાથી જે જે કંઈ પણ ભૂલો થઈ છે તે બદલ હૃદયપૂર્વક હું આપની ક્ષમા માગું છું અને સત્સંગ ચાલુ રહ્યો આપડે બાબુભાઈ ભોલાભાઈ ભોલાભાઈ ગયા રામ રામદાવ લગાતા ગયા રામદાવ આપણે બધો કવિતા ઇંગ્લિશ માં લખે એટલે ચોથા જનરેશન દીધ છે ને બીજો ને જોવા જઈએ છું આખો પ્રોગ્રામ અને સૂર્યકાંત ભી ખાસ કરી प्रसापसालीनुको हँ जसले यसरी चलाउन सकिन्छ या कुनै चीजले परिवर्तन गर्न सक्छ हाम्रो देशको साम्राज्य पर्दा या पनि एम के या त यो लागो भयो मैले तर मलाई त जानु पर्ला पनि या बन्नु नै हो गल्ती हो यो आधिकारिक छ आ फाइन न हो साच्चै golabe tener perfecto que le va a dar a ver mame de nada gracias hermana por estar en la vida de nosotros siempre mejor orden de la colaboración હું છું છું તે દેખાય છે હાલ કોણે રેડી આ જ પતાયો છે બોલું છું તે ચર દે